સ્વામી રે સ્વામીએ વાત કરી જે સૂર્યને કોની ઉપમા દેવાય એ તો એક જ તેમ ભગવાન પણ એક જ અને અનંતવતાર તે સર્વે એક ભગવાનનું દીધું ઐશ્વર્ય પામ્યા છે આવો સમૂહ પૃથ્વી ઉપર આવ્યો નથી અને આવશે પણ નહીં ના સાધુ પણ આવ્યા નથી ને આવશે પણ નહીં ત્યાં ભગવાન પણ આવ્યા નથી ને આવશે પણ નહીં અનંત અવતાર થઈ ગયા ને અનંત અવતાર થશે પણ આ સાધુ ન્યા ભગવાન તે આવ્યા નથી ને આવશે પણ નહીં સ્વામી રે સ્વામીએ વાત કરી જે અક્ષરધામમાંથી આહી પોતે પુરુષોત્તમ જીવના કલ્યાણ કરવાને સ્વતંત્રપણે આવે ને અનંત જીવનો મોક્ષ કરીને ચાલ્યા જાય સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે અલભ્ય લાભ મળ્યો છે અને આત્યંતિક મુક્તિને પામ્યા છીએ અને આજ તો સત્સંગની ભર જોવાની છે ને આજ તો શેરડીના સાઠાનો વચલો ભાગ આપણને મળ્યો છે તેમાં રસ સુગમ પણ છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે કામ ક્રોધાધિક દોષ છે તે તો જેમ ખીલ કે દાદર હોય એવા છે તે તો દેહનો ભાવ છે ટળી જશે ને મોટા દ્રષ્ટિ કરે તો આ ઘડીએ ટળી જાય પણ મોટાનો અવગુણ એક ક્ષય રોગ જેવો છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે એક તો ભગવાનની આજ્ઞા પાળવી અને બીજું સંતનું સ્વરૂપ સમજવું અને ત્રીજું ભગવાનનું સ્વરૂપ સમજવું એ ત્રણ વાતમાં ભગવાન રાજી રાજી રાજી છે ને તેને ધન્ય છે ધન્ય છે ને ધન્ય છે એ ત્રણ વાત રાખવી સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આ સત્સંગ મળ્યો છે એ તો પરમ ચિંતામણી મળી છે તેમાં જીવ બહુ વૃદ્ધિને પામે છે સ્વામીએ વાત કરી છે તેની ચાકરી આપણે કરવી પડે ને વળી જેમ ગ્રહસ્થ ના બાયડી છોકરાને તેનો આશરો છે તે દેશ પરદેશમાં જઈને તેની ખબર રાખે છે તેમ ભગવાન પોતાના આશ્રિતની ખબર રાખે છે સ્વામી રે સ્વામીએ વાત કરી જે સર્વે વાત સાધુ વતે છે માટે તેને મુખ્ય રાખવા પણ સાધુ ગૌણ થાય ને જ્ઞાન પ્રધાન થઈ જાય એમ ન કરવું સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે મહિમા સમજાય છે ને ફરી ભૂલી જવાય છે માટે સો વાર વાંચે સાંભળે તો પછી ભૂલાય નહીં ને મહારાજ છતાં હેત બહુ હતું ને આ જ્ઞાન અધિક છે ને ગણાક સંસ્કારી જીવા આવ્યા છે માટે સાધુમાં એ તરત થઈ જાય છે સ્વામી સ્વામિનારાયે સ્વામીએ વાત કરી જે મોટા મોટા સર્વે સાધુ હોય અને શ્વેદ જેવું સ્થાનક હોય ને બ્રહ્માના કલ્પ પર્યંત આવડતા હોય ને સર્વેનો સંગ કરીને તેના ગુણ શીખે તો સત્સંગ થાય ને વાસના પણ ત્યારે ટળે એવી છે અને એ કહ્યા એ સર્વેના ગુણ એકને વિશે હોય એવાનો સંગ મળે તો તો સર્વે ગુણ આવે ને વાસના પણ જાય તે સંગ આજ આપણને મળ્યો છે